મારે ટેન્શન સત્પર ડિગ્રી છે ચાર ડિગ્રી મારે ખૂટે છે મારા તમારે છે જન્મવા માટે ધન્યવાદ મને શું થાય છે સારી થાય છે અરે મતલા તમે કેમ દુખાય છે તમને ક્યાં પર કે દુખવા આયે આ બજાર કોલે પગરાની હું મન ન કવર પડતી અંદર એ તમારો કર્મ નરે છે આ લોગને દુખા પણ કે કે ખરાય નતા એલા કે દુખા પડ મે દુખાતી મને ધ્યાન નdio કોઈને દુખ ના આપો દુખ આપજો શું જત જત કર્મ બદલ જત થાય સાકા બુજે કે મટી જાય ભગવાન પણ મૂકી દઈએ આપડે કોક સાધુઓ આપણને જપ કરી આપે ને આપડા દુઃખ મટી જાય એવું થાય ખરું તમારે બધા દુઃખો થી દુઃખ તમે દાખલા ટ્રીટ કરતા હોય દરજ એની સાથે ક્લોઝ કોન્ટેક હોય ફેમિલી સાથે કે મેમ્ર જેવા થઈ ગયા હોઈએ અને એ એકદમ મરી જાય તો થાય એવું Eoklsve diversity. Dlaza dos smok하�ca. V xu عندato, you own any emotions. No,walker doens Amdhalasthek, trase onto Grossschat. Lavin je opresso amdhalaj. Withoutareesh of muitos pocai up high enough for worship. Bene. Ausdhov 기os?-Qual you all have control.- rooms.0inder van çak 수ουν. LakeTHy었 BLACKSVPDotêm health cannot Étatsią. Commence kunt down!! Tem Smells FROM scientist Kственный.. Ta Innovation lever telephone equipment., Ta palavra jos SALGOasts.ja Driver스가 grat Tail required electric protek� syllable raising theоль tap production. gas? Electricity. adrenaline. Kade?gen Courtney B embarrassing, 차.Vist Park 미 امoi ni��・・ เขて coached� Wolf drink? pista expert. who get alongOH Sameition order.謝謝 Kadeer Торач on keinen palink to મગજ એવું મગજ એવું તો કોઈ વાર એવું વિચાર માં થાય કે જાય મગજ મગજ દૂધ છે તમે જીવ્યા છો we don't have control on the mind but we have aapno mawas upar control nahi hai aje aje nahi nahi matlab mind no no kya bhi je we don't can yeah. differentiate feeling and emotion emotion is unrecognised je emotion puridde sada tak pata feeling is how it can differentiate emotion emerged from the, top of the heart, see, that pattern and feeling is how તમારે મોશન માં જવું છે આ ગાડી ટ્રેન ઇમોશનલ થાય એટલે જ નહી પડે ને એટલે આ ક્લાસ ટેલે નથી થતું એવાય બે બે માથે પણ ઇમોશનલ ને તો ઇમોશનલ માં જ રહે છે એટલે એમાં મનમાં થાય એટલે દાડી મારેલા આ એ તો છે જ બધું રિફોર્મેશન બધું ટાઈકને અને બીજી સવાલ હોય ફુલ સવાલ હોય એમ કહે છે ઇમોશનલ જે તો મારે સેન્સે સેન્ટીમેન્ટલ બનાવી દે એટલે પછી વિચાર કરવાનું બેલેન્સ જતું રહે પ્રોમોશન નહી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 ડોક્ટર <laughs> છે હું એ ભૂલ ના કરીને ડેવલપ બંધ થઈ જાય ડેવલપમેન્ટ કમી થઈ જાય ઓછું થઈ જાય ભૂલ ના કરીને ડેવલપમેન્ટ ઓછું થાય ભૂલ કાઢવાની કઈ સમજાવી જાતની ભૂલો કયા કાઢે કરે સારું ધારું રસોઈ કર્યું હોય અને રત્નાગીરી ની આ ભૂલ ની હોય તો એ પાસે ગુમ પાડે આ દુઃખ થાય અને કોઈ કઈ ખાડી કાઢ ઉપર એટલે તમારે ભૂલો કાઢવાનો અધિકાર છે પણ ભૂલ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 હું બીજા ની ભૂત ગાળું અને મારા છોકરા ની કારણ કે હું મારા છોકરા ને છોકરા ની બરોબર ગુસ્સો કરે છે મળે તો બધા એ ગુસ્સા નું ભય પાપ હોય બરોબર ને તો આ ગુસ્સા નું ભય મળે કારણ કે બહેનો તમને સમજાવું કે જે ભૂલ ધણી સમજી શકતા એ ભૂલ આપણે કાઢી જે ભૂલ બહેનો સમજી શકતી હોય તે ધણી ભૂલ કાઢીને અને ઉપકાર માનતી શું કહું અને આવી ભૂલો કાઢી અને લોકો ધણી પણ બજાવે છે શું કહ્યું અને પછી અમેરિકા રશિયા ને કોલ્ડ વોર કરે છે સમજી વિચારી બંધ કર્યું સમજવું પડશે તમને કેમ લાગે સા જે ભૂલ ધંધી શકતી હોય ચાર આવે ને બાદ ચાર બાદર ના આવે ને અક્કલ પણ એનું નામ કેવાય કે કોઈ નઈ હે ભૂલ ક્યારે કાઢે એ ખરેખરે પોતાના હમસથી ના ભૂલ કરાય પ્રેમ વધે પ્રેમ આખા ઘરમાં પ્રેમ જરૂર કહેવું જોઈએ અને પ્રેમ છે ભૂલ ના કાઢે પ્રેમમાં ભૂલ ના દેખાય શું કહ્યું પ્રેમમાં ભૂલ ના દેખાય તો હા ત્યાં નથી ગઈ બનશે તમે કેવું કે આપણે આપડે મારા તો બધા કોઈ એન્જિનિયર છે ત્રીસ વર્ષ ના છે અમારે લગ્ન કરવું નથી શું કાળથી પણ આ લોકો છે ઠેકાડવા જાય ને ઢોકરા હોય ઠેકાડ ને આપણે એક નાખી દેવાય હું આમ તો આપડે ઇન્ડિયન કલ્ચર આવું છે આ કલ્ચર આપણું ના છોકરા પડે આપડે આર્ય કલ્ચર આઈ આઈ કવ લેવલ નું ગલતા આપડે તો ના હોય એ જો લડવાની ઈચ્છા આવતી તો છોકરાને કાઈ બાપ ફરિયાદ આવ ગાડી લઈને અને અમે ઈ લઈ આવે આ બ છોડેલી આપણે તો તમને દર વાર જલી જાય ને મોઉ ગાની ધણી નાલાડી કોણ ના કોને ના ગમે તમે તમારા ઘરના મારી નાખો કેમ ભાઈ જીવન જોઈએ છોકરા બધા ખુશ થઇ જાય આ તો છોકરો જોયા પપકો છોકરો આવું ના હોવું જોઈએ જીવન જીવન એમ કે છે કે આપણા ધર્મ માં એક જ પત્ની ફાયદો છે આપણું ધર્મ શાસ્ત્ર શું કે છે અને એક લગ્ન થી તમે સંતોષ રહેતો હોય એવું લાગજોને સૌ સુધી ચાર પાંચ ના જાય ને આ દ્રષ્ટિ પગલા ભયંકર લોકો પાસે દસરત રાજાની દ્રષ્ટિ ખરાબ હશે ટાઈમ કરવી પડી સારી તમે તમને એવું કઈ જ્યાં જાય દર્શન કરો ને તમારી ગરમી છે ચારી વર્ષ ઉપર એક હતી બીજી પહેરી લાવ્યો અત્યારે જીવન કેવું છે મારું જીવન શું બગડી શકે છે કેમ કયું છે એક નવી કરે તો એટલે ગુલી કરેદાર બંદા બેઠા અલી ઘડી લાવે તે વાર વાર કરે નવી રોટલા બનાય છે ગુલીદાર બનાય છે અને વચ્ચે પરમેળો કડી બનાવ્યું તે વાર વાર કરે પાપા સખતી હોને પાસ હોય નિયર આવી શકતી છે એને પોથીવા બનાન ભૂવાવાય છોકરા મને કહી દે અમારે ફાધર બદલ શું સમજી ગયો આટલું બધું ભાઈ કરે છે છોકરા ના કહી દે આપડે પોલ કહી દે ના કહી દે છોકરા ધન્યવાદ દમલભાઈ હા બુધવાને બરા પ્રથમ બુધાય કરી સાંભળું તો તમે બોલો છો કે કે જે તમે બોલો છો એવું સાંભળું છું એને કઈ ન લઈશું નો કાળા લેતી પુસ્તક ઠીકલી ઠીકલી ના ઠીકલી ના જે દેતો ના દલજી કે દલજી દલજી નો કામ દન જમ કરજોકક દવાખાનાથી ફાર્મસી ફાર્મસી થી દવા ખાનામાં અને <com selection> <Pent count -viamente> <lkst -taking> બધા જોરાજી માર્યા છે મેમ મુંડરી પતમી એ ઓડાળે ગબ્બાઓ જતી કરેલ હતા આ મેમ તો છે ને મે બ્લેન્ક કેસેટ હતો કાઢ્યો આપણા તમે જેટલી ભગવાન ની પૂજા કરો બાપજી હવે મારવા દુખ ભગવાન કસોટી કરે ભગવાન ન બધા કરે ભગવાન બે કલના કલના રહ્યા ય અને અણસગણ વધે ત્યારેવાય ધ્યા કપટ પાકો માપટ ના કરે એનો સાથી માણસ કપટ ના કરે એનો કપટ કરે ને સાચી ના હોય તો કઉટ એટલે ને કરવા માટે આમ કરવા માટે મકાનો વધવા માટે આત્મા માટે જવાના પાકા તાર મમી ગીતા લખી હતી ને ને દરેક સ્ત્રી શું શું કપટ હોય છે દરેક ને વાંચવું પડે મીરબેન ચપડી વાંચી તું હોય કપટ ચપડી દેખાવ ના આવડે એ તમને આવડે રાખી મલાય ને ચાઈઓ બધી પડશે આ ચાવી પેલી નોટિસ આ ઓકે યાર દેવેશ તો એમ ડાલા આ વખતે કપટમાં બરાબર સમજું જ છે नक्की કઈન આવીતી અને કઈ કઈન આઈ જશે નહીં હું તો સાદો તો એલે વાચને બોલતા રહો એ એ મીના આગો બધું હું છું ઓગ્યા તવાની બાતે ભગા દેખાઉ તમારી <laughs> <laughs> તેક ન બુદ્ધિનો દુરૂપયોગ કપડ કરવામાં કર્યો બુદ્ધિ દ્વેતિક ન કરી ધીની બુદ્ધિ સર કપડ કરવામાં જ કર્યો હતો તે સાતો જેતે બનાવ કરી હું સાતી છું ખોટો હોય છે ને બનાવ કરી સાતી જે ઠરાવે હા સાચી છે દાદા હા કે પાકી તેમારે દાદાને કાવાદાસ અંગા તો નક પર વાત તો રહી બેરી ઉભા થમજી આપડે તો સ્ત્રીઓનો મુખ ના થાય તેથી અમે કહીએ છીએ કે આક્રમ વિજ્ઞાન છે પોતાની ભૂલીઓ દેખાડવા મળે છે એટલે મોક્ષ થશે ના થાય માટે આમાં જરાક થોડી વાંચ કાઢી નાખીએ ઉપર પાણી પડ્યું કપટ રાખે પડદા જુદા ને જુદા પાસે ન ત્યાગ તો કેટલો કરે છે જાના સળત્યા કરી એનગલ કપડ ન ત્યા કરી ને તું નીચે કેને લેનેરે છોડી માન ના કપડ ઉઘાડું કરી દે જવાબ મે કપડ કરી ઉરાયું કરી દે એ મારા ભાગ છે પણ જે તો બટા ફંગા ફૂટે તે હું ઠીક આ દે એટલે કે ફંગા ફૂટેલા એ જ ને એમ ફંગા ફૂટેલા તે જ ને એમ મૂળ કપડ તો ના થાય ને ત્યાગ કરવાથી ના જાય ત્યાગ કરું કપટ નો ત્યાગ કરવાનું નહીં ત્યાગ કર્યો એટલે બધું મને કપર કપર તો ત્યાગ તો ઉપર દેખાય એવું થાય છે ત્યાગ કર્યો લઈ રહ્યા હતા મેં કઈ અમારે જરૂર નથી કરી છે આપી દેવાનું હવે રહી છે બંગલા આપી દો તો તારે ગોઠ કાઢી છે આમ તો લોકો બધું આપી દે મહી રહી મહી ગોંટો દે મૂળ થઈ જવું જોઈએ મૂળ નીકળી જાય ને ત્યાર પછી ના પડે પેલા આપડે ઉતારી લેજે અને પછી વાંચ બધું એટલે તો હમન કે શું શું શું શું કર્મ કરે શું તે થી કાપર થાય એ સમજળ જાય કારણ સમજળ પડતા બે થાય શું મોળ ગઈ કેને પડે ના મોળ ગયું તો કેને થી ખબર પડે હે મોળ ગઈ ગઈ તો કેને થી ખબર પડે મને ખબર પડે હું તમને કાય તને કાય અલ હું કાય અલ હું કરતા નથી પોતાને કેવી શિક્ષબો પડે પોતાને કેવી શિક્ષબો પડે ભાવનાભાવ તો હોય બીજું કઈ ભાવ તો ના હે તો કબર બેજતરીયો ભાવનાભાવ એંગવા ભાવ ના પાવે ઉઠવા ના પાવે ક્યાંમ છે ને પડે ની તા જોણ કબર જતરીયો એમને ની ના સંત ન પડે હમ એ જરા સમજાવ нада સ કબર જતરીયો એટલે પોતાના શુદ્ધાત્મા નું જ્ઞાન હોય તો ક્યાં મરવાનું કે ભય હોય જ નહીં કશું ભય રહ્યા કરે આ બધું વર્ગી ના પડે સારું બધું નિરંતર ચેતન ચેતતું રહ્યા કરે જેમ આપણસ ભડકેલો રહે એવી રીતે કારણ કે ખબર ભારત એવું કે જ્ઞાન નથી જ્ઞાન નથી પરિણામ પામ્યું ને શણાય ખન નું ભાન જોવું પડશે શણાય ખંડ નું ભાન લાવવું પડશે સંઘ માં કરો ને એનાથી સત્યા કરે જેવું મારામાં છે જેનો પરિચય કરીએ ને તેવા રૂપ થઈ જાય ને ને જે વિચારે अपने जाए किएन के बारे आग... द પણ એને કરી ભરેલી છે બધા નીકળે સારું એને બધા જોયા જ શું નીકળે છે પછી આગળ શું કરવાનું શું કરવાનું જોયા જ કરવાનું ખાલી જોયા કરવાનું એ ખાલી થયે નવું આભારું બનશે જુનું જાય છે ડિસ્ચાર્જ કરાય એ ખાલી થયા કરે આપણે લેવા દેવા નહીં કારણ કે જે ચાર્જ કર્યો ચિંતા થતું નથી ને ચિંતા નથી પેલા થતું નથી કોનો ફોટો છે ના આવે ગુસ્સા આવતો નથી ગુસ્સો અત્યારે ભારતી ભારતી ખરેખર ભારતી છો ખરેખર કોણ છું પૂર્ણિમા પૂર્ણિમા છું પછી પછી ગ્વા પડી પૂર્ણિમા ભત્રીજી બાતર ને પૂર્ણિમા ચાલુ પૂર્ણિમા પૂર્ણિમા કરી દીધી પૂર્ણમા ના ગયાલિટી અંદર ખાતે લક્ષ્મીજૈન સરકારો છું અંદર ખાતે લક્ષ્મીજૈન છું આમ તમને આ કેમનું જુદું પડ્યું કરી નાખી આવી